કઈક હોવું જોઈએ જૂઠ બોલશે હેરાન કરશે અપમાન કરશે આપડે થવું પડે આપડે મોક્ષું છે આપડે મોક્ષું છે ને ધંધા આવ્યા છે મુસલમાનો ચાર કર નહી તો બધા હોય તો પછી કોને કહે સાવધાની એ કહેવાય સોશિયલ સિક્યોરિટી સામાજિક સિક્યોરિટી ના રહે સાઈડ કઈ જાસલમાનો જોઈએ સારી કે નહીં મારી પાસે છે બધા બહુ ટકા તાર મને કયું ભૂલ ના થાય લક્ષ્મી ઉપર થી લક્ષ્મી ઉપર ની વાત નાખી દીધા દાવો ના મળે તમે લક્ષ્મી નાખી ના હોય દાવો મળે કેમ મને ગટર માં નાખી દીધી આવે હોય ખરા આપડે તો હોય હોય બે એક ટકા છે દક્ષિણ ભારત જવાનું છું ઉત્તર હિન્દુસ્તાન જવા વધારે ઉત્તર જવા કોઈ દેશ માં વધારે જોખમ સમજી લે તો પછી આ જ્ઞાન તો મોક્ષ માર્ગી છે કેવું છે અને હજુ જોખમ હોય તો મને કઈ દે તો તમારી પાટલી બુલ થઈ હોય તો મને બહુદા નથી એને આપણું બંધ છે મારું પછી વાંધો નથી પાતલું છે હિસાબે છોડવું તો પડશે નહીં કરવાની આપડે મને કઈ જાય પાતલો રોગ થયો જરા વિધિ કરી ઉપયોગ ના શકે આપણે આપણે જોડે જરાય ના રહેવો જોઈએ આપણો ઉપયોગ ઉપયોગ માં રહેવો જોઈએ શું કહ્યું પોલીસ વાળો લઈ જાય છે માટે આપડે જઈએ શું થયું પોલીસ વાળા લેણદેણ પોલીસ વાળો આપણે પકડી જતો હોય એવું હોવું જોઈએ રાજી કરે કેવું પોલીસ વાળું પોલીસ વાળા ને પકડેલો હતો ગુનેગાર નથી શું કયું પોલીસ વાળું પકડે તમને કઈ કરે હા એવી રીતે બને એના માટે તમે ગુનેગાર નથી પ્રકૃતિ નો કેવાય કેવું રાજી ખુશી હોય પોલીસ વાળો કોને કોઈ પોલીસ કોશો પોલીસ વાળો કોને કોલિસ વાળો પકડે આપડે જેલ માં જવું ના હોય નાસ્ત આપણો સિદ્ધાંત કંઈક નથી જવું બધા પોલીસ વાળું પકડી લઈ જાય તો તમે ગુનેગાર ને